બહુ પ્રદલ શું છે આપણે જુનાગઢ છે મોરબી એવું કેવું નહીં આપણે પણ એની જોડે પણ આપણે નામ કહીને શું કહે એ પ્રતિક્રમણું નામ નીકળી જાય આપણે એ પ્રતિક્રમણ થતા નથી ફાયદો તો બહુ જાય છે પ્રતિક્રમણો જેટલા થવા જોઈએ એટલા થતા નથી તમે કહું કે એના પ્રતિક્રમણ બે થવા જોઈએ એટલા થાય ને આપણને આ બધું જોતું નથી તો એ થતા નથી પ્રતિક્રમ કરવા જાય પછી આપડે ચાર પાંચ હજાર પ્રતિક્રમણ કરી નાખ્યા છે તો એ કહ્યું કે દાદા તમને બેસાડું છું અને હવે આ રોજ પેટ માં પડ્યું આપડે એમ થાય કે બધી જાતના સંજોગો એક સાથે ભીડો કરે બધી જાતના મન ના બાજુ આવા બધા એક સાથે એટલો બધો ભીડો કરે ને આપડે એમ થાય કે હવે આપણે રાખી શકું આટલા બધા બાર ની કઈ પીડા ના મળ્યા કેમ બહુ જોવા સુધી અંદર બાર માં બધા સંજોગો ભીડો બહુ થઈ જાય ઇરવેન પોતે એને આવું તેજ આયરો એટલે એને પૂછ્યું ને કે તેજ જાય તેજ જરૂર બતાવતા દે એક સતાંમતી પ્રતિકલ પડવાનું એને કોઈ ધનયા પછી આરામ કર્યા પછી કરવા દે છે તે કે સંસેલના નામ નું કાચી દેનાની મત્રી દેનાની બસ હવે એક જો એ બરાબર થઈ જાય ને હજી એનું એડજસ્ટમેન્ટ બરાબર દેતું નથી એ પ્રતિકવંતવાનું થાય ને બસ તો બરાબર છે કે પછી એમ થાય છે કે આપડું તૂટી જાય છે એટલે કે છોકરાઓ તોફાન કર્યા કરે આપડે માને નહીં પછી બધા ખોટા ખોટા તોફાન કર્યા કરે એટલે શું કરીએ આપડે એટલે પછી એનું આપડા એવું બધું તો છે નહીં કે આપડે સમજાવી ને છોકરા તોફાની ના હોય તો ખોટું કહેવાય તો તારે હિંમત આવે શક્તિ રહે આખી જુદી ને પસાર કરવાની સિંગ જીવન સંગ્રામ છે એ સંગ્રામ આપડે મોટી મનો પૂરું કરશે લોકો જો લડે વળે મા એટલે આપડે તો પછી આપડે બોલવા મજા નથી બોલવાનું કારણ કે માથા પૂતર માં કારણ કે મા બાપ અત્યારે આપણે તમારા અભિપ્રાય બદલાય બદલાય નક્કી કરો તમારો અભિપ્રાય બદલાય સમજી જાય છે મને કઈ જરાય ગમે નહીં મને કઈ પસંદ જ નથી હું તો પેલેથી એવું માનું કે આપણા બરોબર બોચિંગ કરે તો કોઈના પર મને ગમે નહીં આ છોકરા ઉપર તો એવું બંધ છે પણ છે તમારું તો પતિ નહી બધું પતિ આવું છે હરી સાહેબ બોલા છે કેટલી કઢે છે દાદા કોઈ પણ જીવ ની હિંસા થાય જાણતા અથવા અજાણતા વર્ષ જાણીને બી કરવું પડે કઈ થાય તો શું એક કર્મ નથી પણ આપણે આ માખી મધર આ બધું પામ નાખીશું દે બનતા સુધી આવા ઉપાય ના કરેલરી ઉપાય નાખે ના હું કોઈ દવા લગાવતી નથી આપડે નથી લગાવું અમેરિકામાં વાંધાનું એટલા બધા નથી ગંદાની અંદર નીકળે જ નહીં પછી દવા શું કરવું એ સમજણ જ ના પડે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 ખબર જ નહીં પડે પછી બંધ થઈ જાય છે રાત્રે પાછમ આવક વખત બધું હિસાબ ના થઈને હવે એ હિસાબ ને આથી માંગતા વાળાને પાછા કાઢવા મારી ભોગીને એનાથી એવું છે જેટલા પાછા કાઢવા એટલે કાઢો લેજા ના દે એ ચૂપતા કરી દો પેમેન્ટ એટલે અમે નિયમ પહેલાથી રાખેલું પેમેન્ટ કરી દીધેલા અત્યારે ભેગા થતા નથી કઈ નથી બેંક કેવાય એ બે લઈને આવ્યો હોય કોઈ બે લઈને જાય એવું બધું બેંક કેવાય થઈ જાય પણ સાફ સુવિધા સાફ સુવિધા ને ઉભા પણ એની પર દવા વર્ષ વાગી એ તો ગુમસ કહેવાય પણ એ આવેલા દેખાય છે પાકો વધે છે એનો નિયમ હોય છે મકાન નિયમ હોય છે શોધ કરેલ મેં આના પર તેનો નિયમ હોય છે તો અમુક કાળે એક પણ દેખાતો નથી આપડે કઈ ક્યાં ગયા બધા કારણ કે અમુક ગમે થી દવા નો તો ફરી બીજા ઉભરાયા જ કરશે એ બધું આ બધું ચાલ્યા જ કરવાનું અને એ મોસમ શું કે છે તમે ઊઘો છે શું પણ એ અવસ્થામાં જાગૃતિ નથી અવસ્થા આપે છે એ અવસ્થામાં સ્વયમ રહેતો નથી ને રહેતી નથી સંસ્કાર પાર કરવા મુશ્કેલી છે એથી આખરે વિજ્ઞાન આપીએ જ છે પછી ભાવથી કરી નાખે ને ભગવાને શું કર્યું હતું ભાવને માટે રાખજું કરશે એટલે ભાવજી કોઈને મારવો નથી એવું ભાવ સજગળ રાખજો મારવું નથી એવો ભાવ તો રાખજો જીવને કે દુઃખ નથી દેવું એવું રોજ પાંચ વખત ભાવના ભાવ જેવું મન વચન કાયાથી કોઈ જીવને કિંમત માત્ર દુઃખ ન હોય એવું પાંચ વખત સવાર બોલી અને સંસારિક પેલું તો જે એના એનો મરણકાર આવ્યો હોય તો જ મરે મરણ કાર પેલા મરે નહિ દાદા છુપા હોય ભાવ હોય અંદર થાય મારવાના ભાવ હોય તો પાંચમો આરો તો જવ ને આરો તો આકારે એમાં પચીસો વર્ષ ગયા મહાવમી ભગવાન ને મુખ છે હવે ચડતો કાળ છે એમાં આજ ના યુવાનિયા ને આજ ની છોકરીઓ સકળ સામે ને તોડે મા બાપ ને પણ ગમે તો એ કિના ને છોડી દે ભૂતકાળમાં કોઈ દિવસે છોડતા નહીં એના માટે લડી મરતા ભૂતકાળ તો એક બાળ ઉપર રૂપિયા લાગતા એની ઉપર લોન લેતા હતા સારો આવવાનો આપે કયું છે હા એટલે કાળ તો એવું છે ને સારો નહીં કાળ એટલે દુષણકાળ પણ ભગવાન ને આ પચીસો વચ્ચે મને ગયો બાદ કરીને આપડે જો વાત કરીએ તો ભગવાન એવો કાળ છે નહીં આપડે કહ્યું છે એમ કે બે હાજર પાંચ માં બહુ સારી સૃષ્ટિ થશે બહુ છે હિન્દુસ્તાની ત્યારે તો આત્મા ક્યાં ભાવ માં આવશે કોણ જાણે કયા ભાવ માં આવશે હા ચાલકી આ મારા લોકો નું કામ લાગે ને તો એકદમ રાક્ષસી જેવો માણસ કે નુકસાન થાય નઈ આ મારા લોકો મરી જાય નર્ક નું તો જોતા મરી જાય ના રહે રાક્ષી માણસ નું કામ આ માણસ નું કામ નથી આ માણસો અને અત્યારે કયું નથી મુંબઈ માં દસ વીસ માણસ નીકળે કે જે પેલી બીજી નરસ માં જાય ચાર પ્રકારેમ ને તો મારી નરક માં જાય ઈ પેલી ની પણ મહાવી માં તો સાતમી નર્કે જનારા બેઠા છે કર્મ કરે તો જાય એવા કર ના હોય પણ ઘણા છે આ માકડ ની દવા બનાવનારા માખી દવા બનાવનારા માંદા ની દવા દવા એવી બનાવે કે લોકો મરી જાય પણ પોતાના દુશ્મન માટે બનાવે મહાર આ દુશ્મન માટે લોકો બનાવતા નથી યાર તો પૈસા કંટાળ્યો હોય ને બહુ જડે પોતાની બનાવી લીધે એવા મનુષ્ય પણ બધા આરંભી કહેવાય કેવું તો માઉસ માં દારૂ તે આરંભી કહેવાય મારંભી નાખે મારંભી તો માણસ કોને કેવાય કે પોતાનો કઈ પણ ફાયદો ના હોય ને આખું હોય નાખે અગી મારે આરંભી મહારંભી કેવાતો હશે આ તો બાયલા કેવાય એટલે ગમે તેના વિશ્વાસ થી કોઈ જતા હોય કોઈ જાત નું વેર ભાવના હોય પૂરી કરવા માટે જ કરે બરાબર ની અને તમારે ભેગો ના થાય તો પછી એ બાજુ છોકરે નોંધાય એવું થાય ને પછી એ છોકરે નોંધાય કે આગ નો વેગ જોઈએ આપણે આપણા આપણા બીજા નો આરંભી મહારંભ શું છે એ જ્ઞાનીઓ જોડે બીજા નું ભાવ નથી નહી એ પોલ વાર વિગત વાર જોડે જ્ઞાનીઓ મહારંભી કોણ કેવાય આ હિટલર કેવાય પેલા અમેરિકા વાળા એની પર નાખ્યા હતા ને પેલા એ મહારંભ મહારંભ વાળો છે મુંબઈ માં તો હોય મુંબઈ કઈ લાગે છે આ તો આ તો એ અમે ચાલે કેતા સમજાય હોય ને એવા જીવડા ગવત કઈ ખાય છે ચોખાઈ કઈ છે અહીં ઉપર થી પેલો વાંધો હોય પણ પાછા મૂકવા નહીં પણ આના માટે આપણે કીધું ન બધું માન્ય હોય એમ માન્ય અમાન્ય હોય જ નહીં અને છત્રીસ હજાર માન્ય હોય ચંદન માળા પ્રમુખ અને અહિયાં ગૌતમ એ બ્રાહ્મણ હતા એક દિવસે એક દિવસે એક દિવસે ચુમ્માલીસો ચેલા થયા ભગવાન ગણધર જેટલા હોય એટલા તે જ ભાવે મોક્ષ માં જાય એના માટે બીજું ભાવ નહી અને ગણધર હોય એ દીક્ષા છોડે નહી બાકી બીજા પડવાઈ દિક્ષા લઈને છોડી દીધેલા ઘણા અત્યારે મારી મારી ઉપર રિક્ષા પામ્યા એકલા કર્યા એકલાઈ મળ્યું એમનું દેશના સફળ નથી સફળ ના થઈ કારણ કે તેઓ બધા દેવો જતા નિર્માણ ઓછું કરવાના છે ને દિલીપ બદલાઈ દિલીપ બદલાય અનુભવ જ્ઞાન થી જ્ઞાન બદલાય શું થાય અને પછી વર્તન બદલાયા પછી જેટલું જ્ઞાન બદલાય એટલું વર્તન માં આવે પણ આપડે તો પેલું ને તે બદતો ટાઈમ બહુ છે કમાઈ થાય છે પણ હોપનું બહુ વિશે ના ઓછા હોય એટલા ભગવાન સાધુ આધાર થઈ જાય ને તો એની જાત ને બહુ ધન માને અને અમને આખો દડો રહે તો એ ધન નથી માનતા કારણ કે લોપ લાગ્યો તે પાસે બહુ ખોટું કેવાય લોક ના અમેરિકા જલ્દી પહોંચે એટલા માટે ફિલ્મ બેલ માં છે તે ઉતાળ ગંધ કર્યા કરે એ સ્પીડ કરો જરા સ્પીડ વધારો આપણે પોતાના દોષ દેખાય ને બધું બધું દેખાય અમારા દોસ્ત પોતાના દોષ કેટલા દેખાય સ્વામીજી દેખાતા તો હશે જ દેખાતો હોય તો માણસ ને નિર્ભય નિર્ભય પદ લે ના રે તો બધા નિર્ભય પદે લેવાનું આત્મ મોક્ષ આવ્યો છે સમજે મોક્ષ આવ્યો છે એટલા બધા આવરણો એટલે બધું લાગે છે બીજું કડાપો અજંબો થતો ને ધ્યાને મોક્ષ કહે છે પ્યાલા ફૂટી જાય ત્યારે હોય ને એસી શું થયું શું થયું પકડાતું થયું પ્યાલો રણકો બરોબર શું થયું કે બધા કેટલાક જાણે નઈ સમજાય નહીં સિંગડે નામ સિંગડા પર રહી નો ધોરણ સિંગડા પર રહી નો ધોરણો કોઈ આચાર્ય નહી રહ્યો બધું શાસ્ત્રો બધા જ્ઞાન ની જરૂર તો કરી જ્ઞાન તો સાચું કે ખોટું સાચું હા પોતાના સ્વરૂપ જ્ઞાન કે બીજું શાસ્ત્રો જ્ઞાન કે સ્વરૂપ નું જ્ઞાન સ્વરૂપ આવું શાસ્ત્રો આક્રમણ મારું કેમ નહીં પછી એ દેખાડે એક વર્ષ સુર કલા માં લુકી મારે થઈ જાય શું કહેવાય હા પણ શું કરે આટલા શાસ્ત્રોમાં ક્યાંક આત્મા દડે નહીં એટલે ભગવાન મહાવીર ભગવાને કહ્યું કે મારા અડતાલી આગમ ભણ્યા પણ તમારો આત્મા પ્રાપ્ત નથી થયો કે ના હજુ આત્મા પ્રાપ્ત નહીં થયા ભણેલાનું શું પ્રમ છે કારણ કે મજૂરના છે તે બે રૂપિયા પુસ્તકો શાસ્ત્રોમાંથી ખીલાયો અને તેને માથાભો વિચારશે એટલે હોર ગયા તમને શું કહે તમને હોર ગયા મારે અત્યારે અમારે જૈન શાસ્ત્ર શાસ્ત્ર હોય તો પાંચસો રૂપિયા ની કિંમત છે પાંચસો રૂપિયા ની કિંમત અને છાપેલા હોય તો પછી રૂપિયા મળે છાપેલા પછી રૂપિયા હોય તો ભગવાન ક્યારે ભગવાને બરાયું નથી તો લોકો ના હોય પછી ગોડના સાયન્ટિસ્ટ ને પૂછે છે કે કોનું ક્રિએશન થયા કોઈ વ્યક્તિનું ક્રિએશન નથી આપણે કઢેરી શકીનું બદલાય નઈ ત્યાં સુધી એને બરાબર છે એના માટે માફાગત છે જયારે એને વાસ્તિક જાણવાની ઈચ્છા વાત કરેલી કામની તો નકામી જાય તેમાંથી <laughs> તમે અક્રમતા કાઢ્યું કે છે મેં કહ્યું મેં કાઢ્યું નથી આ તો ઉદય આવેલું કેવું છે આ ક્રમિક શું ખોટું છે મેં તો આ ક્રમિક નો બેઝમેન દડી ગયેલું છે કેવું ડાયવર્ઝન કરે બીજું કરે પણ એ રીતે આક્રમ છે શું છે આક્રમ એટલે લિફ્ટમાં લિફ્ટમાં બેસીને મોક્ષ આટલો અંતર છે જૈન શાસ્ત્ર કરતા કર્મ અન્ન શાસ્ત્ર કરતા ઈશ્વર કયા શાસ્ત્ર કરતા ઈશ્વર કે અન્ય શાસ્ત્ર અન્ય શાસ્ત્ર ભ્રમણાઓ ટી જાય સારું કોણ થાય પણ કશું બધું ફસા પણ થઈ ઉડતી ફસા કિતાબો વર્ગી મને તે મગજ માંથી જાય ની બસ ભૂલાય ને કિતાબો વર્ગી ભગવાન આવ્યા ભગવાન આચાર્ય મહારાજ કે ભગવાન અડતાલીસ આગમો એ બધા વડે કર્યા છે ધારણ પણ કર્યા છે આપ જ્યાંથી પૂછો ત્યાંથી તૈયાર બધો જવાબ આપીશ હવે મારે કેટલા અવતાર મોક્ષ માં જવાના બાકી રહ્યા મારાજ એમ કેમ પૂછો છો તમારા મોક્ષ ના આકાર પૂછો છો તમને પોતાને ખબર નથી પડતી પછી ભગવાને કહ્યું કે અડતાલીસ આગમન તમે ઉપા મંગાવ્યા હતા તે તમને કેટલો ખર્ચ લાગ્યો હતો મજૂરો માથે ઉચક્યા હતા તમે માન ઉપર ઉચક્યા તમે હોય કે માથે લીધો મન ઉપર બોજો લઈને ભયા કરે હું આ જોવા જાણેલું જ્ઞાન નો બોજો ના રે લક્ષ્ય લક્ષ્ય બોજો ના રે કેવું બોજો ના હોય આ તો બધો બોજો પેલા માથા પર ઉછે મત ફર્યો દાદા આરજ હતી સવાર ના મને અશાંતિ થાય છે એ મારી વાત ટાળવા માટે જોઈએ આવું છું સવાર ના મને અશાંતિ થાય છે એ ટાળવા માટે હું અહિયાં આવું અને પછી ચા પાણી પીધા પછી હું સુ છું અગિયાર વાગે અને પછી ખાઈ હવે આવી સ્થિતિ રહે તો ઘરના માણસો તો દુખી જ ના મોક્ષ જવાનું વિચાર નથી અશાંતિ થાય એટલો વિચાર પણ હવે મોક્ષ માં વિચાર તો કાલે મેં આપણે કીધું તું ના ભગવાન ના અહી શાંતિ આપવામાં આવે છે મોક્ષ માર્ગ મારતા આવે શાંતિ તો અવશ્ય થાય છે ત ભરેલું છે અમૃત ભરેલું છે હવે નહીં વકીલ સાહેબ નાખે વકીલ સાહેબ ખરાક નહી બરોબર વકીલ ખરાબ બીજો હવે આમાં કયું હાથું કાંડું કયું કેવાયું નામ જોઈએ આ દુકાન નું બોર્ડ નું નામ છે આ બોર્ડ નું નામ તો જોઈએ કયા બોર્ડ થી આ નામ દુકાન ચાલે છે તમને કેમ લાગે એમાં કઈ ભૂલ રહેલી છે બરોબર છે બરોબર છે ને જસબી તમારું નામ તમે કોણ નામ અને નામી બધા હોય નામના ધરાવનાર તમે નામના ધારણ કરનાર ધારણ કરનાર એવા તમે એ બાજુ તપાસ કરવી બાકી રહી છે ને કે નથી બાકી રહી બહુ વિચાર કરીએ મુદત મુદત ની મુદત થઈ શકે નઈ વકીલ જેને મુદત થઈ શકે ને ઘર ની પાંચ કરીને બોલે છે ને એને ભગવાને શું કહ્યું કે કલ્પિત ભાવ છે કે જાણતો નથી ને જે તારે લોકોએ કલ્પિત ભાવ આપ્યો આરોપિત ભાવ કેવું પોતે નથી ત્યાં પોતે આરોપ કર્યો ને આરોપિત ભાવ કહેવાય કેવું કહેવાય આરોપિત ભાવ એટલે શું કે આરોપિત ભાવ બંધ કર્યા છે શું કેવું રાતે આથી રાતે આરોપ લાગ્યા પડે ત્યાં સુધી આરોપી ભાવ મળે ના લાગ્યું કરે છે એટલે પોતે કોણ છું એ નક્કી થાય ત્યાર પછી આરોપ ના લાગે સમજણ આપી ગઈ પોતે કોણ છું ડિસિશન આપવું જોઈએ આ ને ક્યારે આવશે બે પર લાગશે પણ સાબળ્યું હજુ આજે જ વાંધું ત્યાં તો ઘણો ટાઈમ લાગે હજુ આ જ્ઞાન જ આપડા જઈને જો